સાધુ રામ જોઈશ કોઈ જોઈશ કોઈ ના જોવા ન્યા સાધુ જાણે કે એમ કોઈ દઈ દોવા ન્યા મહિના દેવા હું ક્યાંક ઉપર થી આવ્યો મેટલું ખોયું લાગે શું કર્યું સ્વામી તો કે પાંચ લુબડા લાવે મારે ક્યાં જ करना सीधी नेकारा पड़े एवं तो ये ध्यान તમે તો નવરા છો ને ચંદ્ર નું ના ના એ દયા કરે એટલી વાર્તા કરી રહ્યા અત્યારે મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું છે ध्यान नो अभ्यास करे परमेश्वर नो एकांतिक भक्त हो तो, तो ये मार्ग चलातुज માટે એ જે જે છે ખુબ ત્યાગી કોઈ ને પાથરેલો એટલે લુબડા જેવું વ્રત હતા અને સેવા કરતા એવા હતા વ્રત કોઈ ને બપોરે જમવાનો બેસે પોતે બે જાવીર પ્રેમ ચોખો પોતે કઈ નાખે પાછા એવા હોય ને આપડે આ દ્રષ્ટાંત ને પાત્ર પોતે એમ જાણે બધા એ જમી લીધું મેમાનો હોય બધા ને મોટે પછી આવી રોટલી દાળ ભાત શાક જે હોય પણ જોવે કેમ સાંજે ક્યુ બગડી જાય એમ છે એને લઈએ સાંજે બગડી જાય એવું હોય એને પથ્થર માં શાક હોય તો બે ત્રણ ભેરે પથ્થર માં ખાઈ જાય આ પથ્થર ધોય ચાલુ કરી દાળ ઉતરી જાય કે સંતો થઈ ગયા મારા જેવાના વળી દર્શન થયા એટલો મારા સદભાઈ હવે તમારે તો બધા થાય ક્યાંથી હું બહુ ઈચ્છા છે કે ખરીક્ષા ની બાર વાગ્યા પેલા હોતા નહીં આટલા સાધુ હોય ને રૂચિવાળા ઘરા ઘરે હોય પેલા ઓરવાય ઓરવાય બોલ્યું વચન વાંચ વન જ બધું વાત ગયા કરે સભા હતી અને તમારે ગ્રસ્ત માં ખરા પાક માં ફરતો અમરેલી જિલ્લા માં ગોખર વાળા ચાંદર ગામ છે બધા મંદિર આવે હમેશા મહિનો બે ગાવ બધી વાળું કરી ને આવે વેલું જમી લીએ અને આરતી થઈ રહી ત્યાં તો કોગી ગયા હોય હું એવું થકું નહી બાર વાગ્યા સુધી વાતો કરી ચેસ્ટા બોલી भगवानी कथा वार्ता नो प्रसंग जाने एक गाव चाल हम एचार कर તો આજે લાગ આવે કઈ નઈ હલો પછી તમે જો બધું છોડી ના છોડી ન આવે ભાઈ આ બધા આવે એટલા જ માણસ છે મને કોઈ ના પડે તો કેપ હે તમે ખુબ બોલ નાખો બોલી જ નાખવાનું છે ને પછી તો બધું જ આવવું હવે કરવું રાખીને અને સ્વામી ને તમારા જેવા હરિભક્તો બહુ વાત કરી સ્વામી એ સભા માં બે કલાક થઈ રીતે હરિભક્ત બેઠા હશે સ્વામી આવડી મોટી વાત સાંખ ને યોગ ની આમાં સમજે કોણ કે વાત કેતા પડે છે અમારા મનમાં એમ કે અમારી પાસે કઈ મિલકત હોય તો આ સમાજ ને દઈ દઈએ રાખવી નઈ હોટલે અમે નક્કી કરી રહ્યા સમાજ હમજે નો સમજે એનું મને અમે તો આમ ઘેરા ઘા કરીએ છીએ જેને અડવું હોય અડી જાય અને નો અડે અમારે શું કે શબ્દો આવે શાસ્ત્ર ના કોઈ જાય ના હારા લાગે એટલે ઉડી જાય અને વિંધાઈ જાય તો પાછું અમુક બદલી જવું જોઈએ કોઈ નું બદલે સ્વામીનારાયણ રે સ્વામિનારાયણ રે સમજ અઢારસો બ્યાસી ના ફાગણ સુધી એકાદશી દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ અમદાવાદ મધ્ય શ્રી નારાયણ મંદિર આગળ વેદી गादी तकिया नीराजमानी गुलाब नी गुलाबना पुष्प न हार्था था भूज ने विषय गुलाब नाजू गंथ बांधा बे हाथ ने विषय गुलाब न पुष्प न गजरा पेरिया बोलिया एक प्रश्न पूछूचे एक परमेश्वर नक्त है स्वप्न सुवर्ते एक तो नारी धोई पवित्र थे भगवानी पूजा कर एक तो मलमूत्र नो भर थको भगवान करेष्टनिमंड कहु ने भगवान करेंगे श्रेष्ठ न थे श्रीजी महाराज बोलया गीता प्रकार कह भगवने आत्मा कहते नित्य प्रलयुप्त प्रलय ब्रह्मी सुल प्रकृति न कार्य सर प्रकृति लीन थी जाए प्रलय प्रलय તેમાં તો પ્રકૃતિ પર્ત બ્રહ્મના પ્રકાશ વિન થઈ જાય છે અને ઉપાધિ સર્વે લીન થઈ જાય છે કેમ ધાપે છે ભાવ થી પેલા આવ્યું ને જેમ ત્રણ ગુણ થી રહી થઈ જાય જીવ ની સુસુપ્ત વ્યવસ્થા એ થી પાર થઈ જાય ત્રણ દેહ તો એમાં લઈ થાય ન કરતો એ તો એમાં પેલા છે ઈશ્વર હોય જીવ હોય આ જો તમે, પછી તમને થયું કે બે હવે છે હવે આપણો આ રસ્તો જન્મ લેવો નથી ત્યારે જન્મ ક્યારે નો લેવાય જુદા પછી સમાજ ની અરે તમે રેવા શીખો તો કોઈ બી એના વાત ભગવાન બધી આપણને કહે છે મળમૂત્ર નો પરિવર્થકો અને ના ઈ થઈ ને પવિત્ર થઈ ને કરે એમાં કયો શ્રેષ્ઠ ચોખા ના ઉપાધિ વાળા ને શ્રેષ્ઠ કયો પૂજા કરી એવું છે અને એનું કોઈ આપણે ટોકતું નથી આપડે કઈ અભ્યાસ કરતા નથી પછી આ વાંચીએ તાડું આવે ભાઈ ધ્યાન દે ને સમજ બીજા ને તો સમજાય માલિપા ની ઉપાધિ તો હું ને હોય ને એ કેટલી છૂટી ઈ કેટલી છૂટી એને જોવાની અને એ ઉપાધિ છૂટી એટલી ચોખ્ખો કહેવાય એનું ધ્યાન હાજર એનો પ્રશ્ન છે અને નિત્ય પ્રલય માં જીવ ની ઉપાધિ લીન થઇ જાય છે અને નિમિત્ત પ્રલય માં ઈશ્વર ની ઉપાધિ જાય છે એવું બોલો મેલા જ એની ઉપર પૂછ્યો મા થાય પછી દુકાન આપણે એવું સમજવાનું અવડા દાન દેવા આવે અને છે સરસ એ ઉપાધિ છૂટે કેવી આવડે આનો વિચાર કરે ને તો ખબર પડે એની ઉપર જુના દ્રષ્ટાંતો ઘણા જુનાગઢ ની આજુબાજુ દેશી શેરડી બૌ ના હોય છ માથે પતરી નાખે વખે છોટા નાખે સાધુ જાય પાંચ દિવસ પડે ગોળ ખાય હોય વાડીમાં ગલકા હોય ને જાણે બધી અને ઈ તાણે એ પાકે બરાબર એટલે સાધુઓને હાવ છૂટા મૂકી એને એક બાજુ આમ ચીર કરે અને એમાં મસાલો ભરે એને ધીનું કપડું વીટે એની માથે દારો ચોટાડે દારો અને પછી અગ્નિ માં મૂકેટો એને ખાડો અને મજાનો રોટલો હોય એ બી દેશી બાજરા અને બોલ રંધાતો હોય તાજે તાજો બોલ બધા રોટલા અને રાત્રિ હોય ને એટલે જયારે સાદુ જાય એટલે ગરદડી ને કઈ ગયું રાત્રિ ના મજૂર તમારે ન કરવા સિંચોડો ચલાવવાના ગોળ રાંધવાના રાત્રિ પછી રાત્રિ આવડે જુવાનિયા વર્ગે એ સિંચોડાય દે ગોળ પકવાનું કરે શેરડી વાટવાનું કરે આકલા ફડકાર नित्य प्रलय लीन थी जाए आज नित्य प्रलय આખો દિન ગમે એ કામ તમે વ્યાધિ કરી હોય નિયમિત પ્રલય માં ઈશ્વર ની ઉપાધિ લીન થઈ જાય છે ઈશ્વર ની ઉપાધિન એની ઉપાધિ લીન થાય એમાં હું સમજ તમને પૂછ કરવાનું પ્રલય ક્રાની વાત આવી મને આમ કહ્યું એમાં આપડે રાત્રિ દિવાળી નાખ્યું થઈ ને કારણ મારું તો હાડું હતું પણ થાત નર ની ઉપાધિ નાશ થઈ ગયો ઉપાધિ તો આપડે હોય જઈએ છે એટલે એની મેળે જાય અને ઈશ્વર ની ઉપાધિ માં એની અવાજ જો ભગવાન પાસે જવું હોય તો આ સ્થિતિ કરવી પડે આપડે ચલાવીએ છીએ ને તો એનો કોઈ વાંધો નહીં એટલે આપડી અસગતિ ન થાય એટલા પણ કઈ મોક્ષું પોતે આવતા બાજુ સરોવર ત્યાં એક સુંદર મોટું ઝાડ લીલું છટા નીચે સારું આમ બરાબર એટલે આમની નજર ગઈ નગર ગઈ એટલે આમ જેવું અહીંયા કથા વાંચું કે જંગલ માં જ વાના સ્થિતિ માં હતું ભી ઘર રાતો બિચારું પી રહી છે એ તો મહાપુરુષ હતા એટલે કોક નું દેખે એટલે દયા આવે એટલે આને દયા આવે અને આમ એમ દ્રષ્ટિ માંડી પક્ષી ને મનુષ્ય વાચા અરે ભાઈ તમે અહીંયા આવ્યા છો મારો ઉદ્ધાર કરો ને કઈ વલભાચાર્યુ તો પક્ષી પડ્યું મનુષ્યવાણી માં એટલે વલ્ભાચાર્યજી બોલે કે ભાઈ તારો ઉદ્ધાર હું કેવી રીતે કરી શકું તો કે તમારે ન બોલાય કે તમારો પ્રભુ નો સંબંધ છે જીવ નો સારું ક્યારે થાય ભગવાન અવરો કરવા શીખે તો એનો મોક્ષ થાય તે ભગવાન નો મળ્યા તો જેને ભગવાન રાખ્યા હોય એવા ભગવ ભક્ત એને પોતે આધીન થઈને જીવન પણ કરવો પડે હું ઓછું તમારા માં ભગવાન આજે મારું કલ્યાણ થાય એમ કરો વલભાદારી ભાઈ તારી ઇતિહાસ કથા કઈ કેશ મને તમે જાણતા તો હો પણ મને પૂછો એટલે મને કેવું કરે જે રાવણ સીતાજી ને લઈ નીકળ્યો એને બિચારે મહેનત બઉ કરી છેવટ માં એ પછી ભલે મરે પણ ભગવાને એનો ઉદ્ધાર કર્યો કારણ એને એમ થયું કે હું બિદ્ધ પ્રાણી એટલે એ શકતો છું ભગવાન ને અર્થે બીજો હું શું કાયમ આવું કાયમ આવે મને મારી તો નાખશે પણ નિમિત્તા છે રામ ની હા સીતાજી નું રક્ષણ કરવું એટલે રામ સેવા થઈ એમ વિચાર કરી ને બિચારો આકાશ માં ઉધુ કામ કર્યું એનું તો કામ થઈ ગયું પણ ઈ ટાનેટાયુ તરફ અને અમીર પક્ષી અવતારમાં હતા અમે જોઈ રહ્યા બારે પણ અમને એમાં મદદ કરવાની ભાવ ન દાદુ માથા ભારે માં ભરે ગરીબ માં ઓછા પડે એટલે હું અમે અમારી આખી આમ ટાળવ જોયા કરતા કોઈ એનું કામ કરી લીધું ભગવાને એનો મોક્ષ ભર્યો હું ટક ટક જોવાઈ રહ્યો મને દેખાય છે કે તમારા માં ભગવાન દયા છે કોઈ રીતે મારો મોક્ષ થાય મારા વતી ભગવાન પ્રાર્થના કરો પણ મારો મોક્ષ થાય એમ કરો પછી એ વલ્લભ હતો ને વલ્ભાચાર્ય વલ્મ કર મારું તો અત્યારે મૃત્યુ થા થઈ જશે કોણ પક્ષી કે અને આ પંપા સરોવરનું પાણી છે એનાથી મારા એવડા નું મોક્ષ થઈ જશે મારે શું કેવું છે રમાવતાર કેદી આજ કેટલા વર્ષો આમાં કહ્યું કે ઈશ્વર ની ઉપાધિ થઈ જાય આપણે કેટલીક વાર ઈશ્વર માં ગયા છે એટલે જ્ઞાન માર્ગે સમજણ માં એવું રાખવું કોક આપણને હજારો ની નુકસાન કરે છે અકળાવું નહીં એવું પામ બહાર કાઢતા શીખી જઈએ થાય વાત આટલી હોય હા પછી પક્ષી એ કહ્યું કે મારો આ દેહ માં મારો પક્ષી માં જ આવે છે આજ લાખો વર્ષથી આ મરી જાવ આપડે ક્યાંય આખે ન થવું એટલે આપણે એક બાજુ રેવું કે લાખો વર્ષ પક્ષી નો જન્મ લેવો પડ્યો આ જીવ ની ઈશ્વરની ઉપાધિ લીન કરવી હોય તો હોમાવું પડે ભાઈ હોમા નહીં જાય આપણા વખાણ થાય એટલે આપણે હોશિયાર ઈ હોશિયારી આપ વખાણ માં છે બીજા ના ભલા માં તમારી ઉપાધિ હોશિયારી વાપરો બરાબર પણ એ નુકશાની તમને આ જગત માં કઈક આવી તમે દગો ભગવાન ના મીન થાય સાહેબ ક્યાં ક્યાં બેસી જાય આવો ને અને નિત્ય પ્રલય માં જીવ ની ઉપાધિ લીન થઇ જાય છે એનું નુકશાની દેખાતી હોય પોતાની સ્થિતિ થી ચડાય છે આવે સભામાં તે આવતી આવતો કઈ જાતી નથી કોઈલા ને બોલાવે મને ગાય દીધી તેને દીધી તો કલા શું કે શેણે કરી ને ગાડી દીધી એ તો મોટર થી દે ને જીભ ને એટલે કરીને કાન ને જીભ એમાં એ જુદા છે કાને કાન હોય જીદો જીભ હોય તો બરાબર યાદ આવે ત્યારે ગુસ્સો ચડી ગયો બોલો સાચી ચડે દેહ છે ત્યારે એ ત્રણ ને પોતાની ઉપાધિ વળગે છે જાગો ને તમને વધારે થાય કે ન થાય થાય આવડાય જાગે ત્યાં એને ઉપાધિ થાય છે એ ઉપરથી શું સ્પષ્ટ કરવું ઈશ્વર ની ઉપાથી કઈ શા માટે ભૂલી જવું જાય તમારે ભાઈઓ તો નોખું ન થવું પડે જો વાત જ આત્યાંતિક પ્રલય જે તેને કરીને જ નથી મૌન બેઠા રહે ઓળખતી નથી વિચાર કર્યો ગીતા નો શું આવે છે હું એ વાંચું છું તમે બધા પણ કોઈ એનો અર્થ સમજતા નથી સ્વરૂપ બદલે સવાર આ પંડિતો નો પૂછો તો એમને જ્ઞાની એટલે ભગવાન નો આત્મા શું ખબર નથી આત્મા હું કે ઉપલબ્ધ વાતો ઉપાધિ નથી અને સ્વતંત્ર ત્યાં લગી તો ઉપાધિ વે પાછું સરસ ઘટાયું જે ભગવાન જન્મે ભગવાન જન્મે પછી તો એની માને એમ કેવા ના મૂકી દીધું વૃક્ષ ની ભૂલ માં પાંદડા નું ગાદી કરી દીધું પોતાની હાડી છેડો પાડી દીધું અને નાઈ ધોઈ ને તરત પણ હું જન્મ તો નથી હું પ્રગટ ધામ છું પ્રગટ થઈ ગયો છું અગર આવી અને હું તમારી ગોદ માં રમી શકે તમે જાઓ. મેોકરામાં રહી ગયા આઠ ટકા અગ્નિ ની વચમાં રેતી ની ઓટલી દે એની ઉપર પોતાની હાડી ફાડીને મીટી દી ને એ ટુકડો લે આ તો મારી હાડીનો ટુકડો અગ્નિ કરો ને વલભા જાડીએ જે કહ્યું આ અગ્નિ તમને બાળશે નહી તમે જાશો એ જામ કર્યો રસ્તો થઈ ગયો ત્યાં તો બાળક રબડા રાબડા ને બેઠા રેતી મા આથા કુટ માં રાત્રિ ની પસશે તો એને ભગવાન કેદી મળશે વિચાર કરી લીધો આ માથા કુટ માં રેસો એની સ્થિતિ પ્રાપ્ત કરી લે પ્રાપ્ત માં કઈ દીધી પ્રલય આવે છેવટ માં શું છે સત્વ થી ભગવાન ને જાણે એટલે જ્ઞાન પ્રો હું તમને એનું દ્રષ્ટાંત કિલો પિતે એક કિલો એક કિલો ચાંદી આપે અને એક કિલો કોનું આપે પછી તમે માવજૂ હોના ની કરો પિતળની કરો મનાની મનાની અને ઈ કોક લઈ જા લઈ જાક નખો ના ઓલા તો જાય પછી જોઈએ તમારી દ્રષ્ટિમાં એ ગુરુ ખાણું છે એટલે એને જોયું છે કે લઈ જાય અને તમારી પાસે એમ કે પિત્તો તમે રખો કોનું મને ગયો નહીં કરો અગો ભાઈ માલે તો નોંધો કારણ કે માલ મનાય ગયો એમ જેને ભગવાન ભજવા છે મને આમ કહ્યું ને મને આમ કહ્યું તમારી હોય ને રાત્રિ દિને મારા ભાઈ બધું કરવું પડે તમારું આમ કોણ કરે આ ચિત્રા ભાડ્યા છે કાળે દેહ ધરે જો અમે જ્ઞાન સદા સ્વામી ની વાત કરી ને અહી ઉગડા ઉઢાડવા નીકળ્યા હોય અને એને નો ઓઢાડે એનું મને ખાતરી છે દેવ પ્રસાદ સ્વામી એવા હતા કોઈ બી બળધરા ન થાય તો આપણને કેમ નો વધુ જીવન મેં પણ એવું રેચ્યું છે એ બે જેમ મગજ માં ઉતરે મારે અટકાવવું નહી પછી ભરેલા ન હોય એટલે બીજી ખબર ન હોય ધક્ મને બઉ ધક્ પણ મને કોઈ જીવ માં એનો અભાવ આવ્યો નથી કોણ આપણે મને હક લાવવા હું ધ્યાન નથી મોટેવા માં બોલું ને બીજા સાધુ કે સાધુ તમારી હમ બોલી જાય ચોક્કસ કીજા માં દેખતા હોય એક વખતે શિખર નું કામ હાલે ઉનારો ઉપર ચડીએ ઉતરીએ જોવાની ઉંમર માં કુક વૃક્ષ ચાલુ હં કામ કરે ખાતા નથી મને કેવા ન્યા બે જણા હંભ્યા હાલ ખવાર અને કોક ની રસોઈ હું ઉતરતી પાલક ઉપરથી બપોરે બાર વાગે ઉતરું પછી અત્યારે મોઢે લગી જમું છે હું નીચે ઉતર્યો ત્યાં પત્ર હોય મારો તૈયાર લઈને દહી જાય બે જણા મારે ખરેખર બોલવાની ચીજ ન હોય હૃદય મારું એની પાસે હતું મારા થી લડાઈ ગઈ હા હું પછી રહ્યું હિંક મુ આમ હુકમ કરો પણ એ જ્યામી બોલે એમ મને તો ધરાશું અને હું એમને બે જણા કે હલો નિરાશ જ અને બાય હળી વખત દેખે તો હું છું એની પાછળ જવાબ દેવો ને કઈ ન દેવું બેન ખુઈ ગયું એ બે ને પશ્ચાતાપનો પાછો આજ સુધી હું ભંડારામાં મારી પાસે પણ મારા ભેરડા છો ને હું હવે નહીં આડિયે પણ તમે જમી લો પણ મને સાધુ સાંભળે સાધુ ના ખાધા હોય પણ એમ આપડે આ જગત માં જીવીયે છે ભગવાન અને ભગવાન ના સંબંધીય ના ભક્તો એમાં એવી નિષ્ઠા થવી જોઈ સ્વાર્થ મને અભણ નહી થાય ભણેલા ને થાય થાય તો બઉ મોડી થાય બઉ વિચાર કરે અને અભણને લીધું થઈ ને આ થઈ ગયેલી આપડે થઈ ગયું બધી